ભજગોવિંદ ગોવિંદ ગોવિંદ સેવેત્રોષ્ણા યન જહી ધનાગમતૃષ્ણા કુર સદુદ્ધિ મનસી વિતૃષ્ણા યલ્લભસેજકર્મોપાત વિત વિનોિ ભજ ગોવિંદોિંદ ગોવિંદૂડ शंकराचार्य जी महाराज कहे हे मूठ धनागम तृष्णा जही ही छोड़ी दे आगम एट मधार धन संपत्ति मेलवा रूपया पैसा संपत्ति भेड़ू करने वृत्ति लोभ है तृष्णा है ए तू छोड़ी दे संबोधन करना होने धन सतोष नई लीधे आग् प्रवचन में धन छोड़ी देवात नहीं कर द्रव्य जरूरियात प्रमाण व्यवहार में जरूरी है जरूरियात सतोषाए जाए तो संपत्ति भेड़ी वृत्ति है लोभ है तृष्णा है ये मणस ने जत नहीं शाटे आ बधु भेड़ू करे थे एना अपने सात कारणों गया प्रवचन में जोया था पेलू कारण ये कि लोग ने, वधारे ने वधारे भोग विलास एट्मा कमाए थे वे वपरे भटके बढ़ू ज्यां ज्यां भोग विलास हरव फरव खा पीवू भटकव न करू कर इंद्रिओ अर् दौड़े भोग विलास पैसा वगैरह कई प्राप्त लागू हो एक ग्लास पानी बदा आपी दी मफत आपे ब्लास पीवा पांच ग्लास पानी मफत पीवा पेप्सी के कोला के ये तो कहीं कोई आपे एना तो खिस्सा हो પેપ્સી કોકાલા એ પીવાની જે વૃત્તિ છે ઈચ્છા છે એ વિલાસ છે એ જરૂરી નથી આવડા વડવા ક્યાં પેપસી દેખી હતી અને છતાંય બધા નિરાય સો સો વર્ષ સદી ફટકારી દેતા જીવતા હતા આરામથી તરસી આવશ્યકતા છે એટલે પાણીની જરૂર છે એ આવશ્યકતા છે પાણી વગર ચાલે भगवान बहुत दयालु अनाज वगर खा, न चा घऊ बाजरी जुआर चोखा कई खावाइवा सोघा क्याती हीरा जवेरा जरूरियालास एट बहुत मोघा करीरा मोघो कि सोनू चांदी हीरा जवेरात ए बदा मोघा है अनाज घऊ बाजरी जुआर सोघा रखा ભગવાન સમજીને બધું કરે છે આપણે અવળા છીએ કે દૂધ જેટલું પાણી મોંઘું કર્યું છે બાર રૂપિયે તેર રૂપિયે પંદર રૂપિયે પાણી એક લીટર પાણી આવે ને એક લીટર દૂધ આવે એ બધા આપણી અળવીતરાય છે ભગવાને તો બહુ સસ્તું સાવ ફ્રી ઓફ આપ્યું છે પણ માણસ ને બધી જરૂરિયાતો કરતા લાસ બોવ હવે તો કોણ જાણવું ફેશન જ થઈ ગયું બસ ટેબલ ઉપર બિસ્લેરી વોટર જોઈએ જેમ અમારે ચાલે જ નહીં ચાલેની શું ચાલેની આ વધારે જેટલી તમે ચોખલિયા થાવ ને એટલું પછી શરીર પછી પેલું થઈ જાય સીધા તમે પાણી પી લેતા હોય તો શરીર જ ડાયજેસ્ટ કરી લેતું હોય તો કઈ ના થાય આ ફોરેન થી આવે આપણું પાણી પીવે ડાયરીયા જાડા કાં થઈ જાય આપણને કા ના થાય છે પાત્રી ચાલીસ પ્રકારના બધા ફિલ્ટર્ડ વોટર બધા આપણે ધૂળમાં રખડતા રહીએ છીએ તો કાંઈ બેક્ટેરિયા બહુ લાગી નથી જતા અને વિદેશી લોકો છી છી કી રીતે રાખતા હોય અહીંયા આવે એટલે વધારે જેટલું જરૂરી સ્વચ્છતા હોય એટલી જરૂરી છે એવું નથી કે મચ્છર ને કીડા પડી રહેવું નાના છોકરાઓને એ ધૂળમાં રમવા દેવાય કુદવા દેવાય રખડવા દેવાય રોળા દેવાય છોકરો રેજિસ્ટન્સ પાવર મેળવે હવે ચંદ્રયાન ઉપર મોકલવું એવી રીતે ડબુ બે આંખિયું આમ દેખાય ખાલી એને રમવા ધૂળમાં એને પાણીમાં છબછબિયા કરવા દો કાગળની કિસ્તી બનાવી બનાવી ને એને રમવા દો નહીં અમારો ભાગલો માંદો પડી જાય તો નાખો પાડમાં આમ પડી જાય તેવું પાડો નહીં એટલે એટલે પાણી છે જરૂરિયાત છે જ્યાં સુધી આપણને સીધું સાધું બધું ચાલતું હોય ને ત્યાં સુધી બહુ પેલે રવાડે ચડવું જ નહીં વગર ફાવે જ નઈ શું ના ફાવે સીધું આપણું પાણી જે સારું હોય ચાલે બસો ખર્ચા વધારવાના પછી ટેવ પાડો પછી ચાલે જ નહીં એ તો એવું છે શરીર થોડી ખબર છે મંદી હાલે છે સાચી વાત છે ને એને તો ખબર નથી ને અત્યારે રિસેશન પીરિયડ છે એટલે હવે આપણે પછી આ જરૂરિયાતો ઘટાડવી એને તો ટેવ પાડી છે એટલે એ તો ડિમાન્ડ કરવાનું જ છે ભોગવિલાસ બઉ જોઈએ છે એટલે વધારે સંપત્તિ રૂપિયા પૈસા જોઈએ છે એટલે વધારે દોડે છે વધારે ભેળું કરે છે એક કારણ બીજું કારણ એ છે એટલે એનો સાર એ છે કે જરૂરિયાત ઘટાડો ચલાવતા શીખવું જોઈએ તો સારું જ છે બીજું કારણ એ છે કે પૈસો હોય તો એનો વિસ્તાર આપણે ગયા પ્રવચનમાં લીધો છે આ તો થોડી સમરી તમને મગજમાં આવી જાય એટલા માટે બીજું કારણ પૈસો ધૂનવેદુ ભેળું કરવા માટે લોકો શા માટે લલચાય છે એનું બીજું કારણ છે કે સન્માન મળે છે પૈસા જેટલું સન્માન મળે એટલું મુફલીસ કોણ આપે છે પૈસો જાય જ્યાં હોય ત્યાં સર્વે ગુણા કાંચન માશ્રયંતે બાડો બોબડો હોય તો લોકો સલામ કરે છેઠજી વધારે છે અને બીજો ગરીબ હોય પણ ફૂલ ગુલાબી જેવો હોય તો ભાઈ હટો હટો હટો એટલે લોકો રૂપિયો ભેળો કરે છે રૂપિયો છે તો સન્માન છે એટલે હોવો જોઈએ આવી એક ગ્રંથિ થઈ ગઈ પણ છતાંય જે અંદરથી સંપત્તિથી ભરેલો છે આંતરિક સમૃદ્ધિ આધ્યાત્મિક સંપત્તિથી જે ભરેલો છે એને રૂપિયાની સાથે કોઈ સન્માનને લેવા દેવા નથી આ દેશની અંદર તો લંગોટી વાળાને જ પૂજા છે શ્રીમંતોની આરતી નથી ઉતારી ખાલી જે જે કર્યું છે બાકી આરતી ઉતરે એ બધા ફકીરોની ઉતરે છે પૂજા થાય છે એ બધા ફકીરોની થાય છે એની પાસે કઈ બેંકમાં બેલેન્સ ના હોય કઈ ના હોય पूजा है ये बानसिकताली वदारे पैसों भेड़ो करे तीजु कारण अहम पोषाय एट पुता एक अहंकार ની વૃત્તિ છે આમ સમથિંગ બસ એટલા માટે ભેડું કરે છે ત્રીજું કારણ અને ચોથું એ સલામતી માટે મારે ભવિષ્યમાં હું માંદો પડી જાઉં કે કોઈ તકલીફ થાય કે છોકરાઓ કોઈ બીમાર થાય કે મોટી હોસ્પિટલના ખર્ચા આવે કે કઈ કોર્ટ કચેરી થાય એ બધું મનમાં પ્રોગ્રામિંગ કરે છે એટલે થાય અત્યારે તમારા પોઝિટિવ નેગેટિવ થિંકિંગનું જે બધું છે ને તે આ બધી એમ કે ભવિષ્યમાં મને આમ થાય તો તો થાય એટલે વેળું કરી રાખે છે સલામતી માટે કે પડ્યું છે હવે આપણને કોઈ ચિંતા નહીં પાંચમું કારણ છે પ્રસિદ્ધિ માટે પૈસાદાર હોય તો એની પ્રસિદ્ધિ થાય વારે વારે જો રાખે છે ને હવે પેલો નંબર છે ભલાણો આ છે ભલાણો છે આટલી સંપત્તિ છે પ્રસિદ્ધ છઠ્ઠું કારણ છે શક્તિ પ્રદર્શન માટે ક્યાંય તાકાત અજમાવવાની હોય તો પૈસા મેદાન મારી દે કોઈને પછાડવું હોય તો એ મેદાનમાં રીતે રૂપિયો છે ને એ એક વિટામિન એમ કેવાય છે વિટામિન એ બી સી ડી એવા બધા હોય પણ વિટામિન એમ એ ન હોય તો બીજા બધા વિટામિન કામ નથી કરતા એટલે શક્તિ પ્રદર્શન માટે વાત એ સાચી હા બિચારો મલખોડિયા જેવો હોય પણ પૈસો આવે તો આમ ટાઈટ થઈ જાય છે तात है सातमु कारण संता दीक दीकू ने कई आप भेड़ू करे आठमू कारण है ये अजीबो गरीब है एक ये कारण एवं आश्चर्यकारी कारण है અને બધાથી સુપર છે એવું છે એવું છે કે વાત મૂકી છે કલ્પના નો થાય બહુ સરસ શું છે એ કે પૈસો એવી ચીજ છે કે તમારી પાસે ગમે તેટલું હોય ઓછું જ દેખાય અત્યંત આશ્ચર્યકાર નાનું જ દેખાય ઓછું કેવું ચમત્કાર હોય દૂરનો ડગલો પડ્યો હોય જેટલો હોય એટલો દેખાય નો ડગલો પડ્યો તમને નાનો જ દેખાય એના જેટલો જ ડગલો પીડ્યો હોય રૂપિયા સો ના તમે આમ જુઓ ને કઈ નથી યાર એટલું જ છે ઓછું જ દેખાય આ અંતર ને બહિર્ગોળ કાચ હોય છે બહિર ગોળ કાચ એવો છે કે જે વસ્તુ નાની હોય એને મોટી બતાવે બહિરગોળ એટલે વચ્ચે જાડો છેડે છેડે પાતળો હોય વચ્ચે ટેપર હોય કાંઈ પણ રાખો તો તમને નાની વસ્તુ મોટી દેખાય અને તમારી ડ્રાઈવિંગ ગાડી હોય તો એને એમાં જે લેન્સ હોય અંતરગોળ કાચ હોય વચ્ચે પાતળા હોય છેડે જાડા હોય આખી ટ્રક હોય તો એમાં નાની લાગે નહી એ ટ્રક એમાં કઈ સમાય નહી પાછળ પર્વત હોય તો નાનો તમને બતાવે ગમે તેવેડી મોટી ચીજ હોય બિલકુલ નાની અંતર ગોળ કાચમાં બતાવ એ આપણી આંખ છે એ એવી ઓટો એડજસ્ટ થયેલી છે કે તમે ભજન કરો પાંચ મિનિટ ધ્યાન કરો પાંચ માળા કરો જરા દર્શન કરો કથામાં પાંચ મિનિટ બેસો તો બહિર્ગોળ ઓહો બહુ થઈ ગયું બહુ થઈ ગયું આ તો પાંચ માળા કરી લીધી પાંચ માળા કરતા ચકલાના માળા નાખ્યા શું કરી નાખી ઇન્દ્રાસન હલાવી નાખ્યા તમે થાય છે ને એવું જ છે થોડું ઘણું દાન એમ થાય બહુ થઈ ગયું એમાં બહિર્ગોળ થઈ જાય છે અને પૈસો જોવે તો તરત ઓટો એડજસ્ટ જગત માં હજી કોઈ જન્મો નથી કે જેને એમ લાગે થોડું દ્રવ્ય હોય ઓ એટલું બધું છે હજી સુધી નથી કેમ લાગે છે કેમ લાગે છે સાચું છે ને બરાબર ઓછું જ લાગે ઓછું જ લાગે હજીબો ગરીબ કારણ ઓછું આપણે જમવા બેસો ને તમને સારામાં સારી વાનગી ભાવતી હોય તમને કોઈને ગુલાબજાંબુ ભાવતા હોય કોઈને જલેબી ભાવતી હોય હમણાં દશેરા ગયા તો જલેબી ઘણા બહુ ભાવતી હોય ગુલાબજામુ ભાવતા રસગુલ્લા ભાવતા કોઈને મોતીયા લાડુ ભાવતા હોય કોઈને ચુરમા લાડુ ભાવતા હોય માનો ગુલાબજામ તમે બઉ ભાવે છે પિસ્તાલીસ તમારે પછી આમ આવી ગયું લિમિટ થઈ ગઈ અને છેતાલીસ મુખ આપે તો તમે ખીજાઈ જાય ભાઈ હવે હજ થાય છે રેવા દે ભાઈ હવે શું પછી હું રાક્ષસ છું તે શું તું છો શું કોઈની પાછળ રેવા નથી દેતો આજ છો તું પણ છતાં એ છેતાલીસ મો આપો તો ખીજાઈ જશે હવે બસ છે ભાઈ તો પછી કઈ આમ હવે તો હોય કે નહીં અને પિસ્તાલીસ ખાવ ત્યારે આમ तृप्ति थी जाए भाज घर गए तो घा कर समझ क्रोध है भान भूलावे छता एम एवं क्षण तो मनस ने थे कि पड़त थे आधार सारू लग પણ આ એક લોભ એવો છે એ ક્ષણ માટે પણ તૃપ્તિ ન થાય એ ક્ષણ માટે જેમ પિસ્તાલીસ જાંબુ ખાય ને પછી કેમ એમ થાય એક ઓડકાર આવી જાય બે ઓડકાર આવી જાય બે ત્રણ વિશલિંગ વાગી જાય બસ છે બસ एक क्षण मैं आई तृप्ति थती सतोष थी हाँ क्यों एक सेकंडकार आ लोभ धन संपत्ति नोारे पड़त थाय क्यार था नहीं ओ छूज पड़े क्या तृप्ति न ओडकार न हो કેટલો ભયંકર શક્યો બીજા બધા દોષોમાં આવું થાય અતિરેક સમજાય પણ લોભમાં અતિરેક ક્યારેય લાગતો જ નથી જેટલું આવે જેટલું મળે તોર વર્ષ પહેલાની અમેરિકાના ધનપતિ વાત છે એ ધનપતિ અમેરિકાનો એ વખતનો સૌથી મોટો ધનાજ્ય વ્યક્તિ હતો અને એનું નામ હતું એન્ડ્રુ कार्गी एंड्रू कार्नेगी बहु गरीब अवस्था में मोटो थोड़ा पची तो यपत्ति कृपा थी नसीब उघडिय जाथ नाखी ना पैसों मे घना उद्योगों कर स्टील न उद्योग में विशेष पड़ा बीजा मड्या खूब कम એ વખતે આજથી સાઠ સિત્તેર વર્ષ પેલાની વાત કરો સૌથી ધનાઢ્ય વ્યક્તિ અમેરિકાનો એની પાસે દસ અબજ ડોલર હતા દસ અબજ ડોલર સૌથી મોટો ધનાજ્ય વ્યક્તિ હતો એન્ડ્રુ કાર્ગી અને શૂન્ય માંથી સાર્તી પાય નતી અને માણસ આટલું કમાયો અમેરિકાનો સર્વશ્રેષ્ઠ ધનાજ્ય વ્યક્તિ એ હવે મરણ પથારી છે અને પત્રકાર એનો ઇન્ટરવ્યુ લેવા આવ્યો છે પત્રકારે પૂછ્યું કે તમે શૂન્ય માંથી સર્જન કર્યું છે અમેરિકા માટે તમે એક યુનિક હિસ્ટ્રી છો આજ આટલું બધું ભેળું કર્યું આટલું કમાયા તમારા જેવો કોઈ સફળ વ્યક્તિ નથી તમને કેમ લાગે છે એન્ડ્રુ કારી એકદમ ગુસ્સે થઈ કે હું સફળ मारा जेवो दुनिया में कोई निष्फल व्यक्ति नहीं पत्रकार आम हली गु ते करो, तो हा कई रीते तो महात्वाकांक्षा एम्बिशन के मार्ग जीवन दरमियान सौ अबज डॉलर भेड़ा करने से दस अबज भेड़ा कर सकियो ने अबज डॉलर भेड़ा न कर सको मार जो निष्फल व्यक्ति कोई नहीं શું કેશો તમે આને બધા કાર સારી ભાષા વાપરીને પછી દુનિયા એને પિતાજીના ડ્રીમ્સ ને ફલાણા ના ડ્રીમ્સ ને આ મારે આટલું બાકી હતું એ મારા પુત્રો કરશે ને આ બાકી છે મારા પુત્રો કરશે પણ એ બધી ધન લાલસા કોઈને છોડતી નથી તૃપ્તી થતી નથી ઓછું જ લાગે ઓછું જ લાગે સમજવાનું છે આ સમજીને કે આપણે એમાં જ છે ને આ એક માયાના પ્રવાહમાં જ છે તો આપણને સંતોષ થાય છે હાઉ થાય છે કે નથી થતો બસ વધુ ને વધુ વધુ ને વધુ લોભ એવો છે ધન એવું છે આ દ્રવ્ય જ છે રૂપિયો જોયો નથી કે તરત જ આંખ અંતરગોળ થઈ જાય કાંઈ નહીં હોય નહીતર જયારે ધંધામાં પડ્યા હોય કે શરૂઆત હોય ત્યારે ખિસ્સામાં રાતી ફાય ને હોય એવી દશા હોય માગ્યા ચપ્પલ પહેરતા હોય ઘસાઈ ગયા હોય તો ડાબા પગનું જમણામાં જમણાનું ડાબામાં પહેરીને ચલાવતા હોય એવી દશા હોય પછી કરોડો આવે પણ તોય ઓછું જ પડે એને શું કેવું કે માણસનો વાંક છે નથી એમ આપણે નથી કેવું પણ હકીકતે આ કાંઈક એવું જ છે કે ઓછું જ લાગે तमने नहीं साधु सतो ने लगे ओछू लगे ओ लगे कई न हो रे एक मांड झूपी हो पाला तो थे तो एम थाय हज ओछू हम ओछू हूँ एटले महाभारत में ययातिना मुखे थी वचनों आया है कि कोई लोभी आखी पृथ्वी नु द्रव्य आपी दियो तो एम नहीं मैंने सतोष है आखी पृथ्वी नव्य आपी दियो કેટલું થાય આખી પૃથ્વીનું તોય એમ નહીં કહે કે મને સંતોષ છે તો એને એમ થશે કુબેરનો ખજાનો તો બાકી છે ઓછું પડશે ચેતવણી આપે છે આ જે બધી જે વાતો કેવાય છે ને એ ચેતવણી આપે છે માણસને કે પૈસો સંપત્તિ એવી છે એટલે સમજવાનું છે ઓછું જ પડે આ તમે રાજકારણીઓ જુઓ લાંચિયા અધિકારીઓને જુઓ आ हा हा पांच करोड़ पांच हजार करोड़ दस हजार करोड़ हजार करोड़ वीस हजार करोड़ आवा रूपिया होनी छता दी हाथ ने दी उगे दी हाथ ने त्या सुधी में करोड़ों पा चावी जाए गरीबो ना अनाज खाई जाए पेट उटू मारी કટક્યો કરીને એ પાંચ પાંચ બે બે ત્રણ ત્રણ હજાર કરોડના કૌભાંડ કરીને ખાઈ જાય છે ખાવાનું તો બે રોટલી જ છે નહી ઘણી વાર આપણને આમ બિલકુલ તટસ્થપણે આપણને વિચાર કરવા બેસીએ તો લાગે કે આને આટલું બધું ક્યાં નાખવું હશે અનાજ કઠોળ એમાંથી હવે તો ખાવાનું છોડો તૃપ્ત છે કેવું આશ્ચર્ય છે જરાય એમ નથી થતું ગામ અને કેવી કટકી તમે આ કલગી ની કૌભાંડો થાય અમદાવાદ નો હમણાં નો પેલો મહાઠગ અશોક જાડેજા એ મહાઠગલા અતિ મહાઠગ દેનારા એક ના ત્રણ કરવા જો એની એની લોભવૃત્તિ જુઓ દસ કરોડ કે પચાસ કરોડ આપી દોઢસો કરોડ કરી લેવા દોઢસો કરોડ સો કરોડ કે પચાસ કરોડ છે એમાં ધીરે છે એમાં મૂકે છે તો પચાસ કરોડ ઓછા છે તું શું ચડિયું વગર રખડે છે તારે કોઈના દીકરા દીકરા લગ્ન રખડી પડે છે કે હજી આરે એક ના તીન કરવા છે અને અશોક જાડેજા પાસે કઈ નહી હોય માલો થોડા શરૂઆતમાં હશે જે કઈ હશે થોડું ઘણું થોડા ઘણા એ પાંચ પચીસ કરોડ ભેળા કર્યા તો એના વ્યાજમાંથી જલસા ના કરોડ મૂક્યા હોય તો મહિને પચાસ લાખ આરામથી આવે પચાસ લાખ એના દાદા દાદી એ હાથ પેઢી વાપરે તો ક્યાં ખૂટે ત્રણ પેઢી જણા જીવતા હોય એ બધા ખર્ચા કરે તો મહિને પચાસ લાખ વાપરી શકવાના છે પણ હવે એ જો ઓછું જ પીડ્યું ઓછું જ પડ્યું હાલ્યો જ ગયો હાલ આઈલો હતો ને છેલ્લે ગયો છું જ પડ્યું આ ભૂકંપ થયો ભુજ અંદર ભૂકંપ થયો તો એક જણો અહી અમદાવાદ ત્યાં ગયો અને ઘરમાં ઘુસી ઘસી ને બધી પડી ગયા એમાંથી બધા સોનું બધું લઈ લઈ અને થેલી ને ને એમાં ભરીને લઈ આવ્યો ઘરે એમ ઠલવી ગયો અમુક બહુ જાજાદ તોલા એમ હજારો નું કરોડોનું સોનું લઈ આવ્યું પણ એટલું જ જોયું બસ આટલું જ આવ્યું બીજું વાર ગયો બીજી વાત પાછા હોય ત્યાં તો ઢગલા જ હોય પછી તો કોઈ રોકનારું તો છે જે ઘરમાં ઘરે કાંઈકતો હોય અંદર ઘૂસીને લઈ આવે પાછો એવી રીતે થેલી ભરીને લઈ આવ્યું ક્યાં જાય કરોડો રૂપિયાનું સોનું લઈ આવ્યો ઘરે ઘરે થેલીયું ને એની માથે ઢગલો કર્યો આજે આટલું ત્રીજી વાર ગયો અને એ બાજુ ફંફોસતો હતો એમાં પછી મિલિટરી વાળા નજરમાં ચઢે હે શીડિંગ એક ગોળી મારી ત્યાં પડી ગઈ સોનું આઈ પડ્યું ના પડી ગયું ઓછું જ પડેલું એટલું જ લેવું તારે કાંગડીમાં ત્રાંબાની વીટી નરે તું હાવ મફત નું આ લઈ આવો છો પણ બહુ ગજબ છે એમાં આ વાત સમજવા આવી ને બહુ કઠણ છે આ રેડીમેડ ગાર્મેન્ટ હોય ને એના સ્ટોર માં બે ત્રણ ચોર ઘરી ગયા રાતે દિવસે જ નો રાતે ઘરી ગયા પછી એમાં સારા સારા કપડા બધા પેન્ટ ને શર્ટ ને શિટિંગ આ બધું જે હોય ને બધી આખી જોડી બધા એ બધા જોવે પણ એમાં ટિકડી મારી ટેગ મારી ને પ્રાઇસ ની એ જોઈ જોઈ લે કિંમતી હોય એ જ લે ને શું કામ સસ્તું ના લે એટલે આમ પંદરસો નું કોઈ પચીસ સો નું એવા બધા શર્ટ ને પેલા જીન્સ ના પેન્ટ ને આવું ને બધું ઉપાડે એમાં એક જણા એમ જોયું તો એક શર્ટ આમ ચીથરા જેવું અને ટેગ મારેલી બારસો એટલે ઓલા બીજાને કે અહીં આવ્યું તો આવું ચીછરા જેવું બારસો રૂપિયા મારા બેટા લૂંટવા જ બેઠા છે ને તમે અહીંયા શું આવ્યા છો મારા બેટા કે લૂંટવા જ બેઠા છે બઉ ગજબ છે ઓછું જ પડે ઓછું જ પડે ભાઈ ઓછું જ બઉ ગજબ પર જેટલો વિચાર કરો ને એટલું તમને આશ્ચર્યમાં ડૂબાડ્યું ઓછું પડે જુનાગઢમાં આપણે મહાપુરદાસ સ્વામી થયા ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાન સ્વામી બે ના શિષ્ય ગણાય મહાસર્થ એમનું પુસ્તક એમના હાથે લખેલા એમના બધા પ્રસંગો અદભુત છે પુસ્તક અદભુત છે હજી મળતું હોય તો ઘરે વસાવી લેવા જેવું ખબર એવું કારણ કે એ અત્યંત મહિમાપ્રદ વાતો છે એ મહાપુરુષદાસ સ્વામી સહજાનંદ સ્વામી ને વર્ષની ઉમરે એમણે ખૂબ દર્શન કર્યા છે એવા અને ગોપાલનંદ સ્વામી ખૂબ સેવા કરી સત્સંગ કર્યો ગુણાદિતંદ સ્વામી ખૂબ સેવા અને સત્સંગ કર્યો એવા અને સમાધિ ને થપાટ મારીને સમાધિ કરાવી દીધી એવા આ ખોલે બંધ કરે સહજાનંદ પ્રભુ જ માં દ્રષ્ટિ પોચ એ મહાપુરુષદાસ સ્વામી જુનાગઢ મંદિરમાં એને આસને સૂએ રી એક બિચારો ગરીબ હરી વગર કડો બહુ ગરીબ એટલે એને એવું કે આ મહાપુરુષદાસજી સ્વામી ખૂબ પ્રતાપી છે સેવા કરીએ રાજી થઈ જાય તો ગરીબાઈ જાય આ ખાવા પીવાના ઠેકાણા નહીં સાધુ રાજી થાય તો થાય એ વગર મારું દારિદ્ર મીટે એમ નથી એટલે બિચારો રોજ સેવા કરે ફગદા રાતે આવી જ જાય સાંજે આવે સામી સુવાનો સમય થાય એટલે એટલે બે છે અને બિચારો પગચમપી કરે સામી બોલે નહીં પણ આમનો આવે ત્યાં એનો અંતર ત્રિકાળ છે એ ઈચ્છા છે ભલે બિચારો સેવા કરે બિચારો કચર્યો શરીર સામે ખુબ સેવા કરે હવે એવી રીતે દસ પંદર વીસ દિવસ થયા એકવીસ નો દિવસ હશે રાત હશે અને સ્વામી એમ થયું છે એકવીસ એકવીસ દિવસ થઈ ગયા મન ખા આવે છે મારે કઈક દેવું જોઈએ એ કદાચ એવો વિચાર આવ્યો અને મહાપુરુષ દાજી ને ચડીને એકદમ બેઠા ત્યાં એ આગળ માગી લે માગી લે તારે જોઈ એટલું માગી લે હવે અચાનક આવી એને કલ્પના નહીં આવી કલ્પના નહી કે મને સ્વામી કોરો ચેક આપશે જોય એટલું માગી લે સ્વામી હજાર માગુ બે હજાર અરે પાપ માગી લે તું જલ્દી પાંચ હજાર દસ હજાર અરે તને પચી હજાર માગું અરે તું માગી લે તને કઉ છું અત્યારે મને આમાં વેળ ચડી છે પચાસ પચાસ માગી લો તારે માગવું એટલું માગી લે સ્વામી લાખ લાખ માગી લો તારે માગવું એટલું હે સ્વામી બે સ્વામી સામી હવે પતી ગયો હવે બે જયારે વેડ આવે ત્યારે કે જે માગ્યો તો ત્યારે જે માગ્યો હોય દઈ દે પણ હવે પંચમાંથી લાખે બે લાખે પોચ્યો તો નિર્ણય ન કરી શક્યો ઓછું જ પડે હવે એ જમાના માં બે લાખ ક્યાં જાય પણ મૂર્ખો તમે જોવો આપણે જ બે લાખ વિચારી રહ્યો હજી શું માગું આ વાત ઘણા વર્ષ પેલા હું એક જગ્યા એ કેતો ત્યાં સભા મને એક જણો મને કે સામે ઉભા એ હરિભગત ને અક્કલ નહીં હો મે કીધું એ તો નહીં જ તો મેં કેવું છે શું મને ક્યાં હું આવું ને તો હું આવી માથાપીટ ન કરું હું તો મેજિક બોક્સ માગી લો મેં કીધું ના પડે હોય તો તમને સંતોષ ન થાય મને કે શું સંતોષ ન થાય જેટલું કાઢો એટલું ખૂટે જ નહીં એવો બોક્સ માગી લે પછી સંતોષ નહીં શું ખૂટવાનું જ નહીં કે ના પડે સંતોષ થાય જ નહી તમને અરે પણ ખૂટે જ નહીં એવું માગી લીધું છે તો મેં કે ના થાય સંતોષ ના થાય એક વાત સાંભળો મેં કીધું સંભળાવો મે જોય એક જણો ગામડીઓ ગામ બાજુના મોટા શહેર ખરીદી કરવા માટે જતો મેં વાત કરી એટલે ખરીદી કરવા જતો હતો એટલે કોઈ કીધું કે ભાઈ તું ત્યાં શહેરમાં જાય છે પણ શહેરના લોકો બઉ છેતરપિંડી કરે ચીટીંગ બહુ કરે દુકાનદારો તો મહાકરા હોય અને તું ધ્યાન રાખજે શું ધ્યાન રાખવું તો કે એ જે ભાવ કે તારે છે ને એ અર્ધો જ સમજવો કોઈ પણ વસ્તુ તને સો રૂપિયાની કે તારે સમજવું પચાસ રૂપિયા જોઈએ એની કિંમત આપડી જેવા ગામડિયા ને એ લોકો ડબલ જ ચડાવીને વાત કરતા હોય છે એટલે તું બઉ સમજીને વાત કર ખરીદી કરજે બરાબર છે એ છેતરે ડબલ જ કરે એમ ને પોચી ત્યાં ગયો એને પેલા એને છત્રી લેવી તી ગામડા નો માણસ હોય ને હોય જરૂરિયાત શું હોય તમારે જરૂરિયાત ચોમાસા માં છત્રી નહી ભાઈ છત્રીઓ પડેલી જગા મગા બધી આવો આવો પટેલ છત્રી લેવી છે હાલ્યો ને ઓલ દુકાન ખોલતો અને પટેલ પહોંચ્યા છત્રી લેવી છે सारू ज लई लो तो आ बहु सारी केूप चालीस रूपया पटेल भाई आम बीजु शु चालीस वीस मो तो लोग सीधू का खेडत भाई, भाई, भाई चालीस रूपयानी ते पांच रूपया ओछा करने व्याजबी गणाय सीधा वीस कर नाखो वीस म आपो तो ले તમે આ ક્યાં અચારમાં બોણી કે પ્રથમ ગ્રાહક ને બોણી ક્યાં બગાડી તમે ખેડૂતો હાલ તો થઈ ગયો દુકાનદાર ને એમ થઈ ગયું કે પેલો જ ગ્રાહક સુકન માં જ બગીડ્યું બોણી તો બગાડવી નથી આખા દિવસમાં જો સારું થઈ ગયું પેલો ગ્રાહક સારી રીતે વધાવ્યો હોય તો પછી આખો દિવસ ગ્રાહક માં જેવું દે તો આવું એ પટેલ ભાઈ આવો આવો લઈ જાઓ લઈ જાઓ વીસ માં હવે દસ માં દે તો જ લઉ અરે બાપા ક્યાં ચાલી ક્યાં વીસ ને છતાંય દસ થઈ ના મને ખબર પડે છે દસ માં આપો તો જ હવે હવે જાઓ તમે હવે જાઓ મારી બોણી બગાડી છે આખી જિંદગી યાદ રહી છે પણ મારે છત્રી નથી તો આખો રખડવાનું છે હાલતો થઈ ગયો પેલા એમ છે કે આ બોણી બગડે છે એને કીધે એ પટેલ ભાઈ આવો તમે દસ માં લઈ પાંચ માં દે તો જ લઉં લે કરી બાપા તમે પાંચ માં ના હોય જાઓ જાવ જાઓ ત્યારે હાલતો થઈ ગયો દે તો અઢી રૂપિયા જ એ કેવો ભાભો હશે અઢી રૂપિયામાં દે તો જ લેવી છે વેલા ની એવી ખીચ ચડી એટલે કે અઢી નથી દેવા મફત લઈ જાઓ બે આપો બધે વાત આમ જ લ્યો એને એમ થાય તો કામ થઈ જાત કે દીકરી માટે તો માગ્યું પણ એક ત્રીજું બોક્સ જો મારા શાળા માટે મારા નહીં ઓલા ની વાત જો એ શાળા માટે એક માગી લીધું હોત તો ઘરવાળા વગર કીધે રાજી થઈ જાત પછી એમ થાય કે દીકરા ને દીકરા માટે માગી લીધું હોત મામા માટે માગ્યો હોત ભાણી માટે માગ્યો હોત તો સંતોષ થાય વાત સાચી પેલો વિચાર તો એ આવે બેન માટે માગી લીધું હોત દીકરી માટે માગી લીધું હોત થાય ને કે દીકરી સુખી થાય બિજારી એને એક આવું મેગીસી બોક્સ આપી દીધું હોય તો મેગી થાય છે ને વિચાર આવે છે ને બા છું જ પડે સંતોષ થાય જ નહીં એક જણા એવું શિવજી ઉપર તપ કર્યું આ લોભ છે ને એ લોભી ભગત ભટકાય જાય ને ભગવાનની ગોટે ચડાવી દઉં એવું તપ કર્યું ભાઈ આકરું ઊંધે માથે રહી શિવજી તો ભોળા દેવ તરત પ્રસન્ન થયા માગો માગો ગુદેવ માગો શું છે બસ આ પ્રસન્ન થાવ હું પ્રસન્ન થયો છું માગી લે ત્રણ વરદાન માગી લે શિવજી ત્રિનેત્ર ને ત્રણ વરદાન માગી લે જાગો સારું પ્રભુ પાંચ સરસ મજાના વિશાળ મહેલ જેવા બંગલા મને આપો તથા શિવ જે ડમરૂ ડમ ડમ ડમ ડમ ડમ ડમ પાંચ વાર વગાડ્યું પાંચ બંગલા તર તરત ચણા ગયા આમાં ડમ ડમ ડમ ડમ બીજું વરદાન માંગી લે પ્રભુ પાંચસો પાંચસો એકર એ પાંચસો એકર જમીન આપી દો શિવજી કે તથા છો ડામડામ પાંચ વાર વગાડ્યો પાંચસો એકર સર્વે નંબર રિપોર્ટ થઈ તૈયાર થઈ ગયા બધા ત્રીજું વરદાન માગી લે ત્રીજું વરદાન મહાદેવજી એ માગું છું જયારે હવે ફરીથી માગું ત્યારે ત્રણ વરદાન દેજો નશો ઉતરી ગયો અને મારો દર વખતે આવું કરે બે વરદાન માં જોઈએ માગે ત્રીજા માં કે હું માગું ત્યાં ત્રણ વરદાન છું થાય પણ ધન સંપત્તિ નો સંતોષ ક્યારેય થાય આ બહુ મોટું અજીબ કારણ છે કે માણસ દ્રવ્ય ક્યારેય વધારે પડતું લાગતું જ નથી એટલે વધુ ને વધુ વધુ ને વધુ વધુ બહુ જીણા જીણા કાંટવાની જરૂર નથી બધા આઠ આવી ગયું આ જે કારણો માટે એને આ પૈસો ભેળો કર્યો જેને ગમે તે બીજા એ જે કારણો જે હેતુ માટે એમણે કર્યો એ હેતુ સિદ્ધ થાય છે એટલે મૂઢ કહ્યા છે હેતુ સફળ થતો હોય તો શંકરાચાર્ય ચાલો પેલું તો એને સુખ માટે કરે છે સુખી થાય છે પૈસા વાળાને તમારી પાસે ઓછું હતું ત્યારે તમે જેવા સુખી હતા અને આજે પૈસા તમારી પાસે ખૂબ આવ્યા ત્યારે તમે વિચાર કરો કે બે સ્થિતિમાં તમારી સુખદ સ્થિતિ કઈ હતી કે ભૂલાતી નથી એ સુખે જિંદગીને સુખે જિંદગીને કે હંમેશા હતી જ્યાં ખુશી જિંદગી ને ખુશી જિંદગી કઈ નતું ત્યારે સુખી હતા એનું કારણ છે બહુ ભોગ વિલાસ સુખ લેવા જાય છે પણ વસ્તુ સ્થિતિ એ સર્જાય છે કે સુખ ના સ્વાદની ક્ષમતા મરી જાય છે એ ભૂખ્યા થાતા ખેતરમાં રહેતા એક રૂપિયાનો જે આનંદ આવતો અઢીસો રૂપિયાની થાળી જમવામાં આવતો નથી તે દિવસે વાડીયા ખેતરમાં એરડા ને છાંયે રજકાના પાળે બાજુમાં રહીને લીલા મરચા હાથે તોડી તોડી લીલા લસણના પાંદડા પડકે મૂકીને મીઠામાં બોળી તો રોટલો મીઠું બોળી અને છાશનો ઘૂંટડો દોણીમાંથી લઈ લે અને નિર્દોષ ગાજર કે ચીબડા મીઠા બોળેલું અથાણું એ જે આમ ધૂળ નો ટેકો દઈને ખાતા હતા અને જે આનંદ આવે છે એ આ ચાંદીની થાળીમાં લાડવા ખાતા નથી આવતું આવે છે ભોગ વિલાસ મળ્યા પણ ક્ષમતા જતી રહી ખબર એ જ નથી મૂળ પડતી કે જે ભોજન આ એક સમજાય જાય ને બધા કારણોમાં છે કે આપણે એમ માની છે જાજા સારા સારા પદાર્થો સારી રીતે અને જમું તો વધારે સુખ આવતું છે ના સુખ નું મૂળ ભોજન ભૂખ છે ભૂખ લાગી હોય તો સુખો રોટલો તે દિવસે ભૂખ હતી અને આ એટલા ભોગ વિલાસ થયા એનું સમજી દરેક વિષયોમાં ભૂખ મરી જાય છે મૂળ સડી જાય છે એટલે પછી ક્યાંય સ્વાદ નથી આવતો જો ડાઇનિંગ ટેબલ ઉપર ગોળા જેવી ફાઈનલી હોય પાંચ દસ મિનિટ જજ કરવા શું ખાવ શું ખાઉં પછી એમ થાય ઘડી આદુની કટકી લીંબુ મીઠું ગોળીને પેલા ખાવ તો મને ભૂખ લાગે શું કરું તો ભૂખ લાગે શું કરું તું ભૂખ લાગે ગરીબ એમ કે ભૂખ લાગે પણ શું કરું શું કરું તો ભૂખ લાગે ભૂખ લાગે પણ તરીકે સાધુ હતા ને એક ચલો ભિક્ષામાં જ હવે આપે તો શું હોય વિદ્યા ગઢા રોટલા કે જુવાર રોટલા ને એવું ભિક્ષામાં બીજ શું આપે એટલે ક્યારેક નવો શિષ્ય બિચારો છે નાની ઉંમર એટલે એક વાર વ્યન કર્યું ગુરુજી હા મુજબ જલેબી ખાના દશે આપી નહી હોય બાળક છે હજી નાનો છે દીક્ષિત છે અનાથ હશે અને સાધુ એ બિચાર છે કે અરે તો ભજન કરે ભિક્ષા બે જણા ની શું એટલે દયા ભાવ થી જેમ નરદાસજી એમ જ પાડ્યા હતા ને એમ ગરીબ દયા થી છે બાળક છે શું મળે એટલે લાવીને જાડ નીચે બેઠા પાછું ઓલાય કીધું ગુરુજી મુજબ જલેબી ખાના હા આને ઢાંકી દે જલેબી થાવા દે અને આને થઈ ગયું કે મારા ગુરુ પ્રતાપી છે હવે હમણાં મંત્ર બોલશે અને આ બાજરાના રોટલા જુવારના રોટલા ટુકડા છે જલેબી થઈ જાય છે જલેબી થઈ ગઈ હજી એના એ ટુકડા હતા બાજરાના જુવારના ને હજી નથી તો હજી ઢાંકી દે થઈ જાય વળી એક કલાક જેવું હોય ગયું ને પછી તો ભૂખ ભડકા લાગે ને ભાઈ ગુરુજી કડી ભૂખ લાગી એ મુજબ ખાના હે જલેબી ખાના જલેબી ખાને જોવે નથી અભી નહીં જલેબી ગુરુ ખાતે એક કલાક કાઢી ના છાતી પેટ બે મિન કુટવા મુજે જલેબી નહીં ખાના જો હો ખાના હે ભૂખા મર જાઉં જલેબી જલેબી કરતા કરતા એ બાર કે ઉપર દો બજ ગુરુ રોટલો ખાઈ ને કેવો સ્વાદ આવે જલેબી સેવી બઢિયા સ્વાદ આતા હે હો ને જલેબી હા હો ગઈ બાજ ભૂખ મે જલેબી હોતી હે જલેબી ને જલેબી નહી હોતી આ મૂળ છે દરેક સુખ માં એનું ક્યાંક આપણી અંદર છે મૂળ સુખનું કેન્દ્ર અંદર છે અને પદાર્થો બહાર છે એટલે આપણે પદાર્થોમાં લેવા જાય છે એટલે મારખાઈ જાય છે એવી દરેક વિષયોમાં આવું છે એનું મૂળ ક્યાંક ને ક્યાંક ઊંડે ઊંડે આપણી અંદર હોય છે એ જો કેન્દ્રને સેન્ટરને પકડી લેવામાં આવે તો ગમે તેવું પદાર્થ હશે તો સુખ આવશે એટલે સુખની ક્ષમતા જ મરી જાય છે એટલે કોઈ વૈભવશાળી લોકો એને ક્યાંય સુખ આવતું નથી અરે વિચાર કરો એક પરિસ્થિતિ એવી હશે કે તમે બેઠા જેમાં હશે કે એક હજાર જ રૂપિયાનો પગાર વધે છાતી હજાર રૂપિયા વધી ગયા અઢી હજાર એક હજાર વધી જાય ખુશી કેટલી થાય એને આનંદ સમાય નહી એક પગાર વધે ત્યાં હ અને અનિલ અંબાણી ની એને સો કરોડ એનો સંપત્તિ વધારો થાય તો એટલો આનંદ ના થાય સો કરોડ વધે ને એટલો આનંદ એને ના થાય અને આનંદ કેવો નથી બે ત્રણ બટન તૂટી જાય શર્ટ બરાબર છે ને આનંદ આનંદ છે આનંદ આનંદ છે આપણને મશરૂના ગાદલામાં આળોટવાથી જેટલો આનંદ આવે એટલો સ્મશાનમાં ગધેડા ને આળોટવામાં આનંદ આવે આનંદ આનંદ જ છે જરાય ફર્ક નથી આપણને ફર્ક જરાય નથી એટલે વધુ મળી જાય છે એટલે સુખી થઈ જાય છે એ ધૂળ ફાકે છે હજી સુધી નથી થયું કારણ કે કેન્દ્ર અંદર છે અને મૂળ કેન્દ્ર સડી જાય ઝાડનું મૂળ સડી જાય તો પછી છાંયો રે એટલે એને સુખ નથી મળવાનું અને મોટા મોટા અસ્તીઓના જીવનના તમે એના ઓટોબાયોગ્રાફ મળતા હોય કે તમે વાંચો માથા પછાડ્યા છે ધન સંપત્તિ પ્રસિદ્ધિ ની ટોચ ઉપર બેઠેલા હમણાં થયેલો એકલો રાત્રે બે વાગે એકલો ભટકતો હોય એકલો દિવાલો સાથે માથા પછાડ વાળ ખેંચે એ લખે છે સમટાઈમ્સ આઈ ક્રાય હું રોડું છું આઈ એમ ધ લોનલીસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ મારું કોઈ નથી મને આત્મહત્યાના વિચારો આવે છે હું અકળાવ છું વાહ અને એવા બધા જ એક એક વ્યક્તિઓના તમે વાંચો કિશોર કુમાર ના તમે ઉદગારો વાંચો હવે એની પાસે કેટલી કીર્તિ હતી કેટલી સંપત્તિ હતી તો એમ કે આજે એમ થાય છે આના કરતા મારા ખંડવા ગામમાં પ્રાઇમરીનો ટીચર થઈને જીવન જીવો હોત ને તો મને બહુ સુખ આવે સુખ નથી આવતું ના એ તો એ જે નોંધ મારી દીધી શાસ્ત્ર માં એ ફાઈનલ છે એમ એ સુખ ના આવે કાગ બાપુએ કીધું છે કે આ દુનિયા ને કઈ સંદેશો થાવા હાટું દુખી થાય છે સુખી થવા હાટું દુઃખી થાય કોઈ સાધુ એક જણા પૂછ્યું કે મારે શાંતિ મળે એના માટે શું કરું તો તમે કરો છો બંધ કરજો તમે જે ધંધા કરો છો એ બંધ કરો શાંતિ છે એવું તમને એક વાત કઉન્ટ કરજો પણ મારી આરે કેમ પૈસા સુખી નથી થતા એનું એને કેમ શું લાગે આ એમ ધ લોનલીસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ એમ માઇકલ કે છે માઇકલ જેક્ દુનિયામાં હું વધારે થી વધારે વધારે એકલગુડો એકલો તજાયેલો આઈસોલેટેડ પર્સન છું કોઈ નથી મારું કોઈ નથી મને કોઈ હાથ પસાર એવું કેમ થાય છે પૈસો આવ્યા પછી આવું કેમ થાય છે સુખ કેમ નથી આવતું અકળાય છે કેમ બહુ સરસ વાત બહુ સરસ બોલો તમારી પાસે દસ રૂપિયા આવ્યા તો શૂન્ય કેટલું હોય હવે તમારી પાસે સો રૂપિયા આવ્યા શૂન્ય કેટલા થયા હવે તમારી પાસે હજાર રૂપિયા આવ્યો શૂન્ય કેટલા થયા હવે તમારી પાસે દસ હજાર શૂન્ય કેટલા થયા બોલતા થાય હવે તમારી પાસે લાખ આવ્યા શૂન્ય કેટલા થયા હવે તમારી પાસે દસ લાખ આવ્યા શૂન્ય કેટલા થયા હવે તમારી પાસે કરોડ આવ્યો શૂન્ય કેટલા થયા હવે તમારે દસ કરોડ આવ્યો શૂન્ય કેટલા થયા હવે તમારી પાસે અવજ આવ્યા શૂન્ય કેટલા થયા અર્થ શું છે પૈસો વધે છે એમ શૂન્યતા જીવનમાં વધે છે સુનકાર સુનકાર સુનકાર નાઇટ મેર ની જેમ ભટકે ભૂત આવડ એનું કારણ શું છે દુનિયા દગાબાજ છે ધ્યાનથી સાંભળજો માટે કરતા હે મોહત કોણ કરતા હે મોહબ્બત ના દેખાડા કરે છે હે મોહબ્બત કોણ કરતા હે અને પ્રેમ ની ભૂખ છે પૈસા ની આ માણસ ખોટી જગ્યા જાય છે હકીકતમાં જાય શું કામ રડે છે આ બધા પ્રેમ નથી મળતો ક્યાંય કોઈ અને બધા પૈસાના યારી છે બધા એ પછી એમ જ દાજે છે અને પૈસો છે પૈસા માટે દેખાવા કરે છે શૂન્ય રે છે ખાલી રે છે ખરે સાચો પ્રેમ ક્યાં કોઈ કરે છે આ વાત તમે લોકિક જઈને નથી લવ ફોલિંગ થઈ જતું બધા પડી જતા બધા ઊંધેખાન થઈ જાય પછી ઊંધી થઈ જાય એના તરત વાત સમજાય છે ના સાચી વાત છે સ્વામીજી કોઈ કોઈનું નથી ખરેખર કોણ કોણ સ્નેહ આપે છે કોણ હેત આપે દેખાડા કરે છે દેખાડા અમને એવા અનુભવ થતા હોય સત્સંગીઓથી તો તમને સંસારીઓને છૂટ થતું છે આપણને એમ લાગે ઓ બહુ હેત આપે છે બહુ પ્રેમ છે બહુ પ્રેમ રાખે છે અને એટલા કપટ હોય કે વાત મૂકી દે આપણને એમ લાગે ઓહો આપને પીછા વગર પાણી એ પીતા હોય એવું દેખાય દેખાવા સબકો આતા હે મોહ્બત કોણ કરતા પાછા એમ કે જોજે આપણે કરીએ છીએ ને સામે ખબર ન પડી જાય જોઈએ પાછું મોહબ્બત કોણ કરતા હે સબ દેખાવા કરતા હે સામે ખબર ના પડી જાય એ ધ્યાન રાખવાનું पाचु स्वामी चाहिए अब तो संसारी प्रीत तहा पड़दो नही पड़दो तहा नहीं प्रीत कपट हो प्रेम में कपट वो तेम कह सो हेज है तो हेज है तो कपट केम आए दिल ने पूछो शु कान ते दगाबाजी रमो બીજી બાજુ કપટ રાખો છો સામે જાય એ તમે ધ્યાન રાખજો કોઈ કેતા ની વાત હા આપડે આમ કર્યું છે એ સામી કેતા ની કોઈ કેતા ને સ્વામીને ન કયો તો કોઈ વાંધો નથી ઉપર બધું જોવે છે એટલે બોતેર મુ ઘરે જઈને વાંચી લેજો સહજાનંદ સામે ટાંક મારી છે કે જેને ભગવાન ને ભગવાનના સંતના નિષ્ઠામાં કઈ ફેર હોય તો એનું ભગવાન ઈચ્છે તો રૂડું થતું નથી દુઃખ ક્યાંથી આવે આમ આવે કપટ કરો છો સચ્ચી મોહબત કરી છે સચી કરો ને કપટ શું કામ કરો તો દુશ્મન રીત છે સ્વામી કોઈ દી બોલે સાધુ કોઈ દી બોલે બોલે નહીં કારણ કે લેવું છે તમે ચગદાઈ જાઓ જયારે ચક્ર ફરે ત્યારે ફરે ઉપર વાળો છે એક તો એવી જગ્યા રાખો કે જ્યાં તમારો અહંકાર ખાલી થાય એક તો એવી જગ્યા રાખો કે જ્યાં તમે સાચો પ્રેમ કરો કે જેમાં તમે આ દુનિયા ને પરલોક તરી જાવ ત્યાં જ પાછી આ કપટબાજી અને પછી પાછા સુખ માથા પછાડવા એમ કેમ થાય ભસવું અને પાછો લોટ ફાકવો થાય આવી રીતે જ હા બગડે આ લોકો બગડે એવા ધંધા શું કામ કરવા સાધુ સંતો સાથે કપટ ના કરવો સ્નેહ રાખો તો રાખો પડદા રાખીને એને અંધારામાં રાખીને લાભ ના મળે પ્રેત તા પડદો નહીં પડદો તા નહીં પ્રેત મારે કહેવાનું છે આ અનુભવ હોય કે જ્યાં નિસ્વાર્થ એ જ છે નિસ્વાર્થ છે ને અને ખબર છે કે આપણને કોઈ સંતોષ ચૂસવાના નથી જે એને જ આપણે ચાહ્યા છે ને આપણે ચૂસવાના નથી ત્યાંય પાછી કપટ પડદાબાજી તો દુનિયામાં કેવી રમાતી હશે તમને કહું છું એટલે કોઈ સંસારીઓ સહન કરવું પડતું છે એ કઈ ઓછું મૂકે કેટલું ઘા પડતા હશે જિંદગીની સમી સાંજે મારા જખમોની યાદી જોવી અમુક અમુક પાના જોઈ શક્યો અંગત પોતાના નામ હતા ને એણે જ ખંજોર માર્યા હતા પારકા દુઃખ નથી દેતા પોતાના દુખ દે છે એટલે એકવાર જયારે કોઈને અંગ થઈને બન્યા હોય ને ત્યારે વિશ્વાસઘાત ન કરો એક અંગ બની ગયા પછી વિશ્વાસઘાત ન કરો આ અંગુઠો છેક તળિયે છેક તળિયે છે પણ એને એક ખૂણા ઉપર નૈયાનો એક જ ટાચની જેટલો ભાગ પાકે ને આખી રાત ઊંઘ નહીં આવે કેમ અંગ છે અંગ છે અંગ થયા હોત તો વિશ્વાસઘાત ના કરો પણ એ સંસારમાં શું દશા હશે તમે વિચાર કરતા રહો અને ધનપતિઓને તો પછી કેવી રીતે સુખ મળે એને કેટલા જખમો થતા હશે સ્વાર્થીઓની જ્યાં જમાત ભેળી થતી હોય એને કેટલા દુઃખ થતા હશે અને તમે સૌ સંસારીઓ આટલા પચાસ સાઠ વર્ષની જિંદગીના તમે જે વાણાવ્યા છે એમાં તમે જે સંસારીઓ જે સંબંધીઓ સગા હોય વાલા નથી હોતા અને વાલા હોય છે સગા નથી હોતા તો પછી પૈસા વાળા ને સુખ ક્યાંથી હોય આ બધી શૂન્યતા જ હોય પણ ધનપતિઓની કઠણા એ છે છૂટી નથી શકતા એમાંથી કેમ એનું દુઃખ પણ લક્ઝરિયસ હોય છે વૈભવી દુઃખ હોય છે ઠાઠ માઠ વાળું દુઃખ પધારે હોય અને તમે બહુ સીધું સાધુ ઠાઠ ની તમે વાત કરો એનું દુઃખ કેવું હોય સાદા માણસ ને આપણને આંખમાં આંસુ આવે દુઃખના તો આપણે આંગળીયા કરીને આમ લૂછી નાખીએ બરાબર છે ઓકે આ આપણે આમ લૂછી નાખીએ ગરીબ છે સામાન્ય છે બસ અને પેલા લક્ઝરિયસ લોકોનું દુઃખ લક્ઝરિયસ હોય એને જયારે આંસુ આવે ત્યારે ફરક એટલો રેશમી રૂમાલથી આંસુ લુછે એનું દુઃખમાં એટલો ફેર સરસ મજા આવે આપણે એનો રૂમાલ જોઈએ પણ એનાથી મુસીબત ધનપતિઓની એ છે ચાર્લી ચેપ્લિન થી વાત કરું તો ચાર્લી ચેપલીને કીધું એ તો એટલો બધો ઇન્ટેલિજન્ટ પર્સન એ વાક્ય કરે અને બોલે ગબ ભાઈ તમે જેટલું સમજો ને એટલું તમને આમ હરિયું ડગી જાય એમને કોઈ કે પૂછ્યું કે વરસાદ વિશે તો કે મને વરસાદમાં નાહવાનું મને બઉ જ ગમે છે તો કેમ મારા કોઈ આસુ જોઈ તો ધનપતિઓ જાહેર માં રડી નથી શકતા આપણે અહીંયા ભેફળો તાણી શકીએ ના એને વૈભવી રીતે રડવું પડે ચોમાસાની રાહ જોવી પડે રડવા માટે એક બે નતા બેઠા બેઠા રડતા હતા કોઈ શું કામ રડ કોઈ કામ નહોતું કઈ મેં કહે હાલો રડી લે કઈ કામ નતું થયો હાલો ઘડી રડી લે હવે એને એટેક ના આવે અહીં હળવું થઈ જાય શાક બકા લેવા જાય મળે કેમ છે સાસુ બેટા અર્ધો કલાક હળવાથી કઈ નથી એટેક આવી ગયો હંઘરી રાખવું પડે અને જેટલા પૈસા દાર એ રડી ના શકે કેવું દુઃખ એનાથી એક તાજુ ની વાત અયું વિધાય એવી ગુરુ ચલો દરિયા કાંઠે ઉભાતા અને જગન્નાથી દરિયો મોજા પહાડે જાય એટલે ચલાય કીધું ગુરુ આ શું છે આ બધું એટલું બધું તો કે બેટા આ દરિયો રડે છે માથા પછાડે છે માથા પછાડે છે હા દુનિયાને નહીં સમજાય दरियो रड़े मथा पछाड़ी पछाड़ी रोए लुशी मे संपत्ति खुशी संपत्ति थी आजा रड़ी ने कहे जगत ने आ संदेशो आपे खुशी मेलवाती संपत्ति आ मोजा रड़ी ने कहे जगत ने भीतर मज भाइमी આ દશા છે કાગ બાપુ પહેલી વાર મુંબઈ ગયા તા એ તો બહુ જ સાત્વિક દ્રષ્ટિ વાળા સાધુ પુરુષ વિચાર કરવા રામાયણ ઘોળી પીનારા મુંબઈમાં બંગલાઓ પાઘડી પડી જાય કાગ બાપુ એ પાઘડી પકડી રાખી ચારે બાજુ એને બંગલાઓને પ્રશ્નો પૂછ્યા એને કાગ બા કાગવાણીમાં ભજન લખ્યું છે ગીત લખ્યું છે કે બોલો બોલો તમે બંગલા બોલો આને હૈયા કેરી હવે તને હાટડી ખોલો વાળેલો કઈક તમે જીભ થી ભાખો પણ રૂદામાં કોણ સજો અને કોણ સરવા વાળા સુડી ચપ્પુ કાત સજા સુડી ચપ્પુ કાત સજાઓ બપોરે નથી નીકળતા સરણિયા એલું વીલ એક હોય પછી આમાં કરી સજાવી દેતા હોય છે આમાં કોણ સર્યો ને આમાં કોણ દોરી ખેંચનાર ભલા આમાં કોણ દોરી ખેંચનાર જીવતા રાખીને જીવ આ કેવી હશે તલવાર આ રૂદા કેરા મન મારે દ્રષ્ટાંતો બધું આવ્યું છે ઘણા પ્રશ્નો પૂછ્યા છે કાક બાપુ એ બંગલા તમારી અંદર શું શું થાય છે આ તમે ફાટી નથી પડતા એ તમારી મોટાઇ છે એવી બધી વાતો છે પૂછ્યું છે પણ એ બધું લાંબુ થાય પછી છેલ્લે પછી છેલ્લે બંગલો જવાબ દે છે ચકલી બોલે પથ્થર બોલે બંગલા બોલે કાગય છેવટ બંગલો બોલ્યો ને કવિ આ બધું સુન માં નવિબધું જાણવા માં નહી સાર ઈશ્વર તું કોઈ એ આ પેશોમાં આવો બંગલા નો અવતાર માર્ગે જવું એ નાનું એવું એક જુ પડું થોડું બંગલા શું વાત છે બોલો કેવી છે આ લોક સાહિત્ય છે કેવા દુઃખ એટલો અવાજ નીકળતો હોય સામાન્ય માણસો હોય તેના દુઃખ છૂક છૂક છૂક પણ લખપતિઓ અબજો પોતી ના દુઃખ એ આવેલો સ્ટીમ રેલવે એન્જિન એને થોડે ધુમાડે થોડું કામ પતે ભાઈ કેવી વાત છે એટલે જે માટે પૈસો ભેળો કર્યો એ સુખ આવ્યું એટલે શંકરાચાર્યૂ જય ધન સંપત્તિ છે ને એ છોડી દે કારણ કે જે હેતુ માટે કરે છે એ તો થતું નથી હા હવે બીજું અહંકોષવા માટે કે સન્માન માટે એ પૈસો ભેળો કરે છે હા પણ એ મળે છે મળે તો છે પણ સામે હોય ત્યાં સુધી પછી થી આવડી આવડી ગાળો દેતા હોય લોકો સાચું છે ને આમ હટે જેવો પીઠ ફેરવે એટલે તમે જોયું છે ઠીક છે પાછળ શું હોય છે બે પ્રકારના મિત્રો હોય છે ખબર છે ને એક બુટ જેવા ઉનાળો ચોમાસુ શિયાળો બારે મહિના તમારા પગ રક્ષણ કરે ચોમાસુ હોય તો પગ છોડે નઈ એમને ચોટી રે પણ અમુક છે સારી સિઝન હોય ત્યાં સુધી તો કોઈ વાંધો નથી તમે એવું કઈ થોડુંક દુઃખ નું ચોમાસું જામે એટલે છાંટા ઉડાડે એટલે સન્માન નથી મળતું વાત વાતમાં ટકરા તૂટી જાય છે ગામ તો ની દરબાર બેઠા હતા ઢોલિયા ઉપર અને એનો માણસ હતો ને બાજુ ખુરશી ઉપર બેઠો દરબાર આમ બેઠા આમ બેસતા ને બધા ફાળિયા બાંધલા હા બાપુ માલિક કેવો હું તમારો નકર મારે અહીંયા જ બે હા એ વાત બરાબર પણ હું માન કે ત્યાં ખુરશી બે તો તું ક્યાં બે બાપુ તો હું તમે ખુરશીયે બે તો હું એઠો ચાદર ઉપર બેસુ અહી સતડી પાસે એના ઉપર બેસું પણ બાપુ તમારે જમીન ઉપર હેઠે બે જાઉં સાદડી ઉપર તમે બેસો તો હું એ સાદડી ઉપર ન બેસું હું હેઠે બેસું હું નોકર કેવા તમે મારા તો માલિક કેવા એ પણ હું એઠો બે તું ક્યાં બે તો બાપુ તમે ઓછરી ને બેઠા હો તો ફળિયા માં બેસું પણ હું તમારે હારે તો ન બેસું હું તો નોકર કેવા હા એ વાત આજે પણ હું ફળિયા બેહું તો તું ક્યાં બે બાપુ તો હું જમીન ખાડો કરીને બેહું પણ તમારે હાય ન બેહું ખાડો કરીને બેહું તમારે તમે મારા માલ ની કહેવા મેળવો સન્માન મેળ્યું એટલે કહ્યું છે જે કારણોથી બેળો કરો છો એ તો પાછું ફરતું નથી એટલે શંકરાચાર્ય જે કહે છે મૂળ જહિત તૃષ્ણા મનસી તૃષ્ણા પછીનું કારણ સલામતી માટે બરાબર છે હવે સલામતી ભવિષ્યની છે અત્યારે તમે બેઠા છો ને નિરાય ત્યાં કઈ ખિસ્સા ખાલી છે તમે ભાજવા તમને કોઈ એક કરોડ અહીં તમારા માલતાને આપી જાય તો ઘરે જવું બહાર પડી જાય એટલે હે ભાઈ કોઈ નહી ફોર વ્હીલ છે ભાઈ કા શું છે કેવાય એવું નથી જોખમ છે એમને જોખમમાં શું છે એને કેતા બીક લાગે વિચાર કરો ભય ઘરી જાય કે આને હું કઉ કરોડ છે તો આ મને ક્યાંક લઈને ઉતારી દે તો વિચારો સપોઝ ધારવા ધારવામાં શું વાંધો છે ધારવામાં મળવાના નથી અહીં કોણ કરોડ દઈ દેવાનું તમને સરદાજી ને ગયા સર ધારો કે દસ વાળું મકાન છે હા અને તમે ધારો કે પાંચમે માળે તમે રહ્યો છો હા અને પાંચમે વાળે તમે ધારો કે તમે રહ્યો છો અને એમાં અચાનક આગ લાગે આખા બિલ્ડિંગમાં તો ધારો કે તમે આ પાંચમે માળે છો ને આગ લાગી તો તમે શું કરો સિમ્પલ ધારવાનું બંધ કરી દો બંધ કરી દઉં તરત જ બીક ઘરી જાય નાખવું ક્યાં લઈ કેમ જવું સાચવું કેમ જુઓ વિચાર કરો અમદાવાદ નું જે નામથામ બધું યાદ નથી આવતું પણ ખોલતા દીકરા અબજો ની મિલકત નું કરોડોની મિલકત અમદાવાદમાં ગઈ સાલ પ્રસંગ હતો ને એ બધું એને મળ્યું બીજે સિક્યુરિટી બેસાડવી પડી હવે તરત ભાઈ ગરીબ નહીં કુતરી હું તું નહિ રાયતા હોય તો કુતરી છે એમાં હું શું કુતરી શું કારણ કે એમાં મરચાનો ગોળ નો ખાંડ નો કોઈ સ્વાદ નઈ ન હોય બિચાર પૈસો આવે સિક્યુરિટી બેસાડ કર્ણાટક એક જણા અમુક કરોડ લોટરી લાગી તરત સિક્યોરિટી બેસાડવી પડે હવે ઉપાતી ઘરી જાય બોલ્યું તો ભવિષ્યનું તો આવતું આવે આ પૈસો આવે ત્યાંથી ભય ઘરી જાય અને આ તમે જોવાના પૈસા વાળા બધા જેવા પૈસા વાળા આગળ પાછળ બબે બંદૂક વાળા લઈને ભરતા ઈ મજા કરે આપણે કરી પેશાબ કરવા જોઈએ બે જણા ઉભા બંદૂક લે એટલે એમને મજો નહી લેવા દેવાનો એટલે છૂટથી પેસાબ તો કરવા જ તમે ક્યાંય બજારે નીકળીએ ક્યાં સિક્યુરિટી હરીફરી કેશો ને જ્યાં જોયે ત્યાં બંદૂક વાળા એમને હળી એકે છપ્પન હુડતા લીલે ઉભા જોઈએ ઊભા જોઈ ઉભા જોઈએ છે ને હવે અસલામત કોણ પૈસા ની માટે સલામતી માટે પૈસો ભેડો કર્યો આવ્યો ત્યાં તો અસલામત થઈ ગયો ક્યાંય હરીફ માણેકમાં હરીફરી શકાય ક્યાંય જવાય તમે ગમે ત્યાં હોઈ જાઓ ઉઘાડા હોતા હોય તો ધાબડો ઓઢાડી જાય કોમત થઈ જાય મચ્છંદરનાથ અને ચલો ગોરખનાથ મચ્છંદરનાથ હવે એને ગ્રહ ત્યાં ગયા છે દ્રાજી થઇ ગયા છે એમને અમુક વજન સોનાની ઈંટ આપી કે લ્યો ક્યાંક વાપરજો સેવામાં હા જોડી હોય જોડી નાખી ગુરુ ચેલો પછી હાલી નીકળે આગળ ગુરુ મચ્છંદરનાથ એટલે મચ્છંદર એનું મૂળ નામ મચ્છન્દ્રનાથ મચ્છંદર થી વધારે ઓળખાય મચ્છંદરનાથ આગળ આવેલા છે ગોરખનાથ ચેલો પાછળ આવેલા છે જે હાલતા ગયા થોડું જંગલ આવ્યું એટલે મચ્છંદરનાથે ગોરખનાથ એના ચેલા પૂછ્યું બેટે તો ગયા કોઈ ભય તો નહીં હે ને મચ્છર ગોરખનાથ ને ખબર નહીં કે આની પાછ શું છે એ આને કઈ કીધેલું નહીં ગુરુ કોઈથી પૂછે નહીં અને આને ભય ક્યાંથી ગ્રી ગયો વળી થોડું હાલે કે બેટે ગોરખનાથ ભય તો નહીં એને નહીં નહીં ગુરુ મહારાજ ભાઈ ક્યાં હોતા હમ કઈ ભાઈ કા પતા નહી ભાઈ ક્યાં વળી આગળ ચાલે વળી વળી પૂછે યા બેટા કોઈ ભય તો નહીં એને નહીં નહીં ગુરુ મહારાજ કોઈ ભય નહીં એ આને શંકા કરી ગઈ કે આવું કેમ થાય એમાં ક્યાં ક્યાંક ઝાડ ને છાયા બેઠા ને ગુરુજી માઘાઈ ગયા હતા જોડી ફૂંફોળી આવડી સોના ઈટ હા ભાઈ બેઠો છે એટલે ગોરખનાથ મોશિયારી કરી એ લઈ કુવા નાખી દીધું અને એટલો જ પથ્થર લઈ અને ત્યાં ગોઠવી દીધું લુગડું બંધ દીધું જોડી ઉપાડે કઈ ખબર તો પડે નઈ લાઈન પાછી ખબર મારી જોડી વળી થોડું આઈ લે વળી મછ પૂછ્યું બેટા ગૌરવ હા બેટા ભય તો નહીં નઈ ગુરુ મહારાજ ભાઈ કો તો મેં ડાલ દા દેખો દેખો જોયું તો પથરો હા બેટા તું ને ડાલ બસ ગુરુ મહારાજ આ તો આપણને ઘરી ગયો સેવા તો આપણે કરતા કરશું સેવા આપણે કરતા કરશું પણ આપણે ભાઈ ભી થઈ ગયા હા બેટા અચ્છી બાત એ અચ્છા ક્યાં તું ને ડાલ દીયા શો ડાલ અચ્છા આવે ત્યાં ભાઈ ઘરી ગયા સુખ રેવા દે જીવતા સુખ નહીં પછી પૂરું કરી દે બહુ પૈસા વાળો એક માણસ એની ગલી એક સાધુ દીકરા હવે એ કૂતરા પાછળ પડેલો કૂતરા પાછળ પૈસાદાર માણસ લાકડી લઈને કૂતરાને મારવા દોડે અને સાધુ હા હા હા હા ના મારશો ભાઈ તારા બાપ ના મારતો કૂતરા મહાત્મા બે વાળી ખબર પડે છે કે નહીં આ કૂતરા મારો બાપ કયો મહાત્મા છે કે મારી લે એટલું મારી લે છે એ છે તારો બાપ છે ગયા જન્મ બાપ છે આજે કૂતરો થયો ઉભો રહી ગયો એટલે છે એટલે કીધું અને તું એને મારે છે અને સુકામ મારે છે મને ખબર છે સાધો જાણતો હતો બધું દ્રષ્ટિ મારે છે તારું ઘર ખુલ્લું છે કારણ કે તારું બાપ છે અને ક્યાં બેસે છે એ મને દેખાય છે હા એ ઓલી ઘંટી છે ને અનાજ પીસવાની ત્યાં જેને બેસે છે ને હા મહાત્માજી એકદમ સચ બોલે આપ વા બેઠ જાતા ઘર ખુલ્લા દેખા નહીં ગુસ્સા નહીં કે ઘંટી કે પાસ જા બેઠ ગયા બોર ચક્કર લગા કે બેઠતા હા બેઠતા યઠતા રૂપિયા દાટે બાપ કે પાસે ખા ગાળા હૈ હા વો કુત્તા હુઆ જીવતા સુખ નહી મરી નહી દુર્ગતિ તારો બાપ કુતરો થયો છે અને પૈસો દાટયો છે એટલે વળી વળીને ત્યાં જોવે છે ઘંટી કાઢી પેલી આ હાથે દળવાની ઘંટી બહુ મોટી હોય આમ અત્યારે તમને બધા ફ્લોર મિલ કલ્પના હોય એટલે બધું અમુક વસ્તુ મગજમાં ન આવે સ્કૂલ માં શેર સાહેબે પૂછ્યું છોકરાઓને આ પાંચમું છઠું ભણતા કે દૂધ કોણ આપે છે તો કે ભાઈઓ હવે એને ગાય ભેંસ આપે છે ખબર જ નથી જોયું નથી તો ગાય દોતી જોઈ નથી કઈ જોયું નથી તો એને ક્યાંથી ખબર પડે છે કે દૂધ ક્યાંથી આવે છે એટલે પેલાનું શિક્ષણ એ હતું છોકરાને વાડિયા લઈ જાતા રાત્રે નક્ષત્રો દેખાડતા ઘઉં ડુંડી દેખાડતા લચકતા બાજરાના ખેતરો દેખાડતા આ બધું રૂબરૂ જ્ઞાન હતું નહીં તરફ તો એગ્રીકલ્ચર વાળો હતો ને એ માફ કરે કોઈ ખેતીવાડી વાળા હોય તો એ ગામડા ને હજી નવું નવું પહેલું જ વર્ષ હોય છે ત્યાં જઈને ખેતીમાં ખેડૂતને ખેતરમાં આટો મારી ખેડૂતો પર ખીચાઈ ગયો કેટલી ગ્રામ પંચાયતની સભાઓ કરી ગ્રામ સેવક તરીકે કેટલી વાર આવ્યા કેટલી વાર તમને સમજાવ્યું કે ડાંગર છોડ વાવો તેની એક છોડની વચ્ચે આટલું અંતર રાખવું પડે આ નજીક નજીક આ છોડ ના વાય આ પટેલ ભાઈઓ તમે સમજતા નથી આમ જ ભારતનો દેશ ગરીબ રહી ગયો છે જેમ જેમ સમજાવો ખેડૂત ના જ અને તમે દાંત શું કાઢો અમારા ગળા ફાટી ગયા તમારી અનાજની ઉભી થઈ જાય પેદાશ ક્યાંથી આવે ક્યાંથી ફાલ સરખો પાકે ખેડૂત ખડખડી દાંત કાઢે એટલે ઓઈ કે દાંત શું કાઢો છો દાંત ન કાઢો સાહેબ આ ડાંગર નથી બાજરો છે જોયું જ ન હોય તો શું થાય સાધુ નું પગમાં પડી ગયો બસ આ પૈસો વાપરો નહીં સત્કર્મ કર્યા નહીં કૂદતા હોવાય બસ તો અબ ક્યાં કરે મહારાજ આ બધો પૈસો છે ને એ પરમાર્થમાં સત્કાર્યમાં દેવને અર્થે ભક્તો ને અર્થે ગરીબો ને અર્થે મૂંગા પશુ થઈ જશે ને એની ગતિવું તો તું કૂતરો થવા તૈયાર રહી જીવતા એક દુર્ગતિ ને મરીને પણ દુર્ગતિ એટલે કહ્યું છે મૂળ જી ધન ગમ પુરૂ સદબુ મનસી વિત યલ્લભે નિજકાર પાત વિન વિનો ભજ ગોવિંદોવિંદ ગોવિંદ બીજો વાક્ય આવે છે હવે શું આવે છે કુરુસદ બુદ્ધિમ એ કુરુસુદ બુદ્ધિમ શું એ બાકી છે અહીંયા આજે પૂરું કરીએ સહજાનંદ સ્વામી મહારાજ